મે ચાવીને ચી ને પીશું એટલે પછી દૂધે ચાવી બધા દૂધે નાખ્યું પાણી નારફોડા નાખ્યું લેતો ચાવી ને એટલે શું મારા ફેરવી ને પછી નાખીએ ને તો પેલું આપડે જે રૂપ છે હું તો બધું ચાય ને ખો છુ હજુ હજુ આટલી ઉંમરે ચાય ને ખો છુ બધી ચાયો એક આખો રે છે હજી આગો પાસે થઈ ગયો હોય તે દાંત આગા પાછા થયા નથી મુકુદભાઈ ડોક્ટરે કહ્યું આપડા ફિલા મુકુદભાઈ ડોક્ટરે કહ્યું કે દાંત સરસ છે એટલે આગા પાછા થયા નથી ગાડુ ચાલે નાખી અને પછી રાતનો દિવસ હોય તો તમારે થોડુંક અહીંથી આગુ પાછું ફરી પછી પૂરી જવું શું કરવું પછી અંદર ચિંતા તમારે નહી કરવાની પૂછે છે કે જે સમરસી ખોરાક લેવો એટલે શું આપડે લગ્ન માં છે તે બસો ચારસો માણસ જમવા આવે તે બધાને ઠીક લાગે એવો રસ ખોરાક ખોરાક હવા નથી બે ચાર ટકા હોય તે મુ પણ બીજા કેવું નથી હોય ને અને કેટલાક લોકો મૂં ભા છે ને હા દાદા બધું ખાય છે ને બધું તીખું લહે એવું હોય છે કે એ સમરક્ષી ના કેવાય બે લગ મૂળ પછી કાવું પડે ને આવડું મરજું ખોરી કાઢે તળેલું સવારે આખું ખાધું તો અત્યારે અત્યારે પણ ના આવ્યું ઓછું થાય મિત્રાચાર્ય દુનિયા દિવા જે દાદા સરસ હતું પછી સરસ ટેસ્ટ માં થઈ ગયો એ રીતે જે મરચાનો ટેસ્ટ તીખાનો કોઈ ને ગળ્યા નો શોખ હોય કોઈને તીખાનો ટેસ્ટ હોય કોઈ ખાતું ખોવાય ખોવાય જ કરતો ભાગી જતો હોય એકદમ અમૃત જેવી તારે લીબુ નટમેટું મારે આવું ના પાસે એ શું કે તમને દે ને શીવું મને એવું કે તમે આવું જ હોવું <laughs> तो भाई के भाई तो तो, आजे, आजे तो लिए शरी शरी है? जो आज अमार हिसाब हिसाब लाये चुपते करो पड़े चुपते करो पड़े शरीर शरीर जाड़ू तेल હું જે મરચાં અમારે નાના ઉગાડીયા લાંબા અને જાતે તરું ને જાતે મસાલો નાખો ચાલીસ પચાસ મરચા ખાઈ જાવ નિરાંત ખવાય બે માંથી હોય દાદા અને ખટ મીઠું ખાય એ શરીર માં ખાટું ખાય ને ખાતું અમુક તમે જોયા મેં જોયેલું બધું આખો રિસ્ક મેચું મેં પૂછા ત્યાં કાળા ખાધા એ મને કયા છે મારી વાઇફ લાવી વાઇફ લાવી ભેગો કયો બધા અંદર પરમાણુ છે ને એ પ્રમાણે બધું બારનું ભેગું થાય બરાબર પેલા પરમાણુ અંદર પેલું બાર થી થાય બે થઈ ભેગું થઈ જાય પરમાણુ એક રહી સુધી પડ્યું ત્રણ બે ચાલા એક સાડી માં જ રહી જાય પેલા ની સાથે બે વખત રૂમ જાય બુદ્ધિ જે વપરાય છે શું છે એમાં કપટ નો ભાવ આવે બુદ્ધિ નહિ વપરાતી બુદ્ધિ તો હવું કરે બુદ્ધિ ગુંતવાળો ઉભો કરે બુદ્ધિ રો કોણ કરાવે બુદ્ધિ શું કહ્યું અવળું કરે એનું પાછી કે લેખેલી ખોટ તો ગઈ તને આખું વિજ્ઞાન સમજ ને હા દુઃખ જ આપવાનું નહીં તમારી પાસે દુઃખ આવતો ડરે દુઃખ આવતો તમારે બેન તો ડરે આવતો અહી આ તો ભૂલી આવડી ચપોટ છે અને આ ચપોટ એ ખરી કે છે નથી આટલી બધી લોકો છે ને આ તો દાદા નું ઘર આપડે ઈઝી ચેર પર બેસવું અને અનઇઝી થવાય તો ન હોય આપડી ચેર ખાતરી થઈ ગઈ ફોકા હા વાણું ને તો ખાતરી થઈ ગઈ ને ફોટા મારે તો ભગવાન મગજ પેલા એટલે ભગવાન ને શું કહેવાય ના ભગવાન ને બરોબર કાતે પણ મળવા આવે તારી મટર રે બે રાત ના અગિયાર વાગ્યા સુધી બેઠા તાલે ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યા સુધી બેઠેલા ત્યાં પણ ચલાવે છોકરી એમની એમ તમને ગમ્યું છે જ્ઞાન મળે તારે દરસી માં જ્ઞાન છે ને મને અહી એવું છે સૌ બેન કહે છે કે જ્ઞાન આપીએ અહિયાં થાય માણસો થાય તો આપીએ માણસો થાય તો આપીએ એમ બાર ફેરી લાવે અમારા અક્ષર બોળિયા હોય કે ભાવાયો ના હોય બરાબર કોનો માતાવરણ ના હોય બરાબર અઠવાડિયે બીજો સ્લેબ ભરી દેશે એટલે આખો સ્લેબ ભરાય જશે આપતા પુત્રના ત્યાં મકાળો ને તેરા બારી બારડા પ્લાસ્ટર વગેરે થઈ ગયું છે બરાબર એટલે બારી બારડો હું મોકલ્યા થોડા પૈસા જતા પહેલા મોકલ્યા છે બરાબર એને એમ નહીં કહી મને આપો હમ મશીનનું કામ પૂરું થઈ ગયું છે લાઇટના થબલા ઇલેક્ટ્રિક વાળા નાખી ગયા અને ટ્રાન્સફર પણ આજકાલમાં નાખી જશે એટલે વહેરવાનું કામ ચાલુ છે અઠવાડિયા ચાલુ થશે સુરત સાધરે ચંદ્રુબેના પત્ની અવસાન થયું છે હું તેમને મળી આવ્યો છું એવું કેવા માંગે છે પથ્થર કાઢવાનું કામ ચાલુ છે મોટો શ્રીબંધો સામે મૂર્તિના પથ્થર કાઢવાની તૈયારી કરી હતી એ કહેવાય મશીન ચાલુ કરી દીધું છે ત્યારે મહત્મા બેન કી કાલે વાત થઈ લઈ એટલે એમને જીજ્ઞાસ સારો પ્રશ્ન પ્રશ્ન સારો છે સમય આવ્યા છે કે મનુષ્ય થયા પછી ખરું મનુષ્ય થવાનું કે છે કારણ કે લોકો અક્કલ થી શોધવાની અક્કલ વાપરી શોષવા કરે ઘઉ વાપર્યા પછી ડોંગ થયા કરે શું કે છે ઘઉં માંથી ઘઉં જ થાય ઘઉં માંથી બીજું ના થાય એટલે મનુષ્ય થાય એટલે એવું અક્વું નથી વિચાર કરે છે શું વિચાર કરે છે પાર્ક ભોગવી લેવાનો વિચાર કરશે ભેડછેડ કરવાનો વિચાર કરશે કોઈ છેતરવાનો વિચાર કરે છે એવા ના હોય હ અણહગડું લઈ લે ના લઈ લે ના વગાયું લઈ રહેકની કોઈની સ્ત્રી જતી હોય દ્રષ્ટિ બગાડે ના બગાડે હવે બધું અણહક નું કરે પોતાના અખનું ના હોય ને અણહકનું એ કહે તે પછી ચાર પગમાં જાય તેમાં જાય બે પગ ના બધા ચાર પગ બેસ્યો જનાવાર ના લેતો ફરી વાત છે પોતાની સ્ત્રી અખની હોય પોતાના ધણી એક હોય ઘર મકાન હખનું હોય પણ હખનું પારખું ના એવું એવું કરે તો ફરી મનસ આવે કાયદો ગમે તે ભગવાન નો કાયદો બરોબર છે પણ આખું બધું હકનું બધું કર્યા કરતો હોય જાનગર બજાય એને પાછળતા કેવાય શું કેવાય ચોરી કરી લે લુચી કરી લે ડગો ફટકો કરી જાય એ બધું શું કહેવાય પાસે આવતા કહેવાય પછી અને સજ્જનતા હોય કોઈ લે નહી પોતાના પછી એથી વધારે રાક્ષસ જેવા હોય રાક્ષસ કહેવાય એટલે એને પોતાને ભોગવું નથી અને હોમાળ ભોગવા દે અને આખું ગામને નુકસાન કરી નાખે ઘણા લોકોને નુકસાન કરી નાખે પોતાને કહે છે ના હોય સમજે પણ અહંકાર ના માર્યો ભલ આમ કરી નાખું પ્રેમ કરી નાખું આખું ગામ બાળી ગયેલું એમાં બાવી ગયેલું એ રાક્ષ કહેવાય શું કહેવાય રાત્રે રાત્રે જેવું કહે આપણા લોકો તો એ નરગતિમાં જાય સમજે ઓછા હોય અડચ પોતે થોડા સમય પણ બીજા આપે જે સુપર્યુમન કહેવાય એટલે દેવઘત બુજાય કાયદો ગમે તું પોતાનું સુખ બીજાને આપે બીજાને અડચણ હોય ને તે તો એને એ દેવગતિ રિઝર્વેશન બઉ ખાલી પડ્યા જાનવર બહુ ભીડ થઈ છે આ લોકો જાનવર માં જાય ને બોલો કાયદા દોડે લોકો કલમ તો છોડે નહીં ને આપણને તને ગમ્યા કલમો બધી કલમો બધી બરોબર છે દાદા ભગવાન દ્રષ્ટિ બગાડાય નઈ જય તો હું આવ્યો છું ગાજે અમી આવી કે નથી આવી આજે આપે કહ્યું સ્ત્રી નો મોક્ષ નથી તો કે મીરાબાઈ તો ભગવાન માં સમાય ગઈ જય હજુ તો ભગવાન મળ્યું છે ભગવાન નામ નું નામ ની પાછળ ગાળા થયા છે ભગવાન પાસે થશે પેલું નામ માં થાય ને એ તો લખે ચોપડિયા ચોપડિયા ભગવાન મહાવીર મોક્ષી ગયા સ્ત્રીનો મોક્ષ તો આપણા લોકો અહીંયા એકલો જ અક્રમ માં આપડે અક્રમ વિજ્ઞાન છે એટલે મોક્ષ થશે એવું કહીએ છીએ પણ તેનામાંથી કપટ છે તે કાઢી નાખે તારે સ્ત્રીમાં મોહ ને કપટ થી સ્ત્રી થાય જબરદસ્ત મોહ હોય કપટ હોય બહુ તારે સ્ત્રી થાય પુરુષ માં ક્રોધ અને માન હોય બહુ જબરદસ્ત એનો અમને તો કપટ ને એ બધું ખબર હોય પોતાને ખબર ના પડે એટલું બિચાર પહી થોડી સમજ પડે મારી વાતમાં અને ક્રોધ ના માર તો ભોળા હોય ને ગુસ્સો કરે એમ ખબર પડે મોત્સવ ખબર પડે એમ બેન ની જોડે આવતા હોય ને રસ્તામાં તો મુંબઈના વેપારીઓ સાડીઓ બહાર લટકાવે છે તે ગુસ્સો કરવા લટકાવતા છે સમજી ગયા કોઈ ફૂદુ આમાં ઝભડા એટલા હારું કરતા પછી આયા દડી દણીયા બહાર થી જતો હોય જોવા માં એને પછી કુદું તો ગયું પછી પછી ક્યાં મોડા આમ થઈ ગયું કઈ નઈ કઈ નઈ તો ખોવી ગઈ એનું ચિત્તું રહી ગયું ચિત્તો કે આવી જયારે લી આવે તારે એને ચીઠી ગણાવે બધી જાતની વાતો આવડે પોતાને ખબર ના પડે ખબર છે પોતાને ખબર પડે ને તો કઈ જ ના ખેડૂતો દેવાની ઈચ્છા છે પણ પોતાને ખબર જ પડે ને એ જ્ઞાન માં જ્ઞાન માં રે ખોરી કાઢવું ત્યાં મોક્ષ નક્કી નહિ કર્યું આ બધું ખોરી કાઢવું નહી ખોરી બધું ક્યાં બેસી રહી છે એવા ખૂણા ભરે રે આપડે ખો દીવાળી મોક્ષ છે આ વિજ્ઞાન મળી છે પણ કાઢી નાખે તો કપડ તો કાઢવું પડશે ને કોણ કોણ કપડ થયું તને ખબર પડેલી મને કપટ પોતે ન્યાયાધીશ ન્યાયાધીશ પોતે એટલે કેવું કે બહુ નથી કે આમનામાં કપટ છે बहुं बहुं चे। क्या चे। चे। हा बोल, <laughs> <laughs> <बोला> <laughs> વારે બધા શુક્રવારે ભલાય છે ને ભલે સારા પુણે કર્યા હોય કે ધણી સારો મળે પીપળા પૂજા હોય ગોવાથી મળે તમે એનાથી મળે ઘણા પીપળા પૂજે તો બે લડે છે રોજ બે લડે એ લડે તમને એમ કહો કે તમને કે તમને એમ લાગે કાલે જુદા થઈ જશે શું કરી શકે સમાધાન કરવા જાય કોઈ માણસ તો એને પેલા ભેગા થઈ ગયા બઉ સારું આ લોકો લાભ પાડી બેન સત્યારા ઘણા દુખી હોય છે અને અસત્ય ને માર્ગે ચાલનારા ઘણા સુખી હોય છે એવું કેમ એવું હોય છે કે જ ને આપડે કરી દો કાલ થી તમે અસત્ય કરાવ તમને જ રાતે નહી આવે અસત્ય કરો ને રાતે નહીં આવે ને હવે શું છે તમે પડ તમને આ જોતા કેમ કે આવડે ડાક્ટર ને જોતા આવડે તમને જોતો આવડે જૂથ નહી નહી કપટ નહી મંદિરે જાય આવે સમાય લે ને એને તમે કત્ય કરે છે અને હોય દુખી બિચારા અને એક વાર આ જેતરે લુચીઓ અને ગાડીઓ લઈને ફરે પેલા તો ફળ આવ્યા છે પેહલા કરેલો કામ તેનું આ ફળ આવ્યું તેથી ગાડી ફેરે છે એવું કરે છે અને બીજ ખરાબ રોપી રહ્યો છે શું લઈએ નવા ખોટા કર્મ કરી રહ્યો છે એટલે તમે ફળ ફળ ને જોઈને એમ કહો કે આ સુખી દેખાય છે શું બીજ શું એ જોવાનું શું કહું તો એ શેરડી રોપી હોય શેરડી લાવતો હોય ખબર હોય ને અને બીજા કોઈ છે રોપ્યું જ ના હોય તો શેરડી ક્યાં જ લાવે એટલે પછી ઘાસ લઈ આવવું પડે તો તમે કહો કે આ શેરડી લાવે છે ને એમ લોકોને છે માર મારે છે તોય શેરડી છે ને આ બહુ સારો મારે છે ઘાસ લાવે પડે રોપું રોપ્યું સારું રોપશે એમ જ જ કરેલું છે આ ભગવાનનો મગર હાથ ઘટતા નથી વાય જોઈ લઈ વાય આપડા દેશમાં વાય છે એટલે આપડે સમજી પડઘા વાળું છે માટે આપડે તું રાજા છે એટલે આપડે રાજા કે તમે ત્યાં ફેરવો એવું પણ અનિલ કરું છું શું તારા કાકા એ કઈ કાગળ બાગા લખ્યા તો છે આપણે કે પાંચ વાર પછી મરી જવાના છે હાથું માનું પાંચ વર્ષ પછી બઉ હારું થવાનું છે અને એનું કઈ નિવારણ હોય એનું મેલી વિદ્યા નું નિવારણ હોય ના હોય તો સાચું કે અંદર થાય નઈ ઓછા ઓછા ગ્રાહક નહીં થવાનું અડી સામાન મુ કાગળ if this is it એ મોકલેલા 25 મોકલેલા હા તો મોકલેલા તો નથી ને મેં દેતા પણ નહોતો હા તો આ તો ડિઝાઇન છે જે ખબર છે ને મતલબ એક એકની નેટવર્ક છે 25 જ્ઞાન એ આપી દે ને આપ્યા છે તમે લાગો સુધી મોકલી આપો એટલે એ બધું પચીસો ને પ્લસ બે હજાર આપ્યા બારસો એમના બારસો હજાર ટાના ત્યાં બધા चारो लाइफ में लिये, तो चार ने जे जे टोटल सात सौ मोकलवाइ तो बसो वीस डॉलर जो राममोहन पास लम के सात सौ डॉलर मोलिए हाँ એ બરોબર છે એ જે મોકલો એકલાવું હાથ છે મોકલો એસી ડોલર થાય એની અંદર બસો ને વીસ ડોલર મૂકીએ તો સાતસો થાય તો સાતસો માં એટલે લાઈફ મેમ્બર ને બુક આવી જાય છે અબદુલખાન જરૂર નથી યાર પાસે મંગાવ છે શું ક્યા તેવું હશે ને એટલે પ્રોકાગર આવશે ગાને તમને મોકલી આપજો અહી જમ પડશે એ તો હવે ગુપ્ત રાખ ઓકે તો કિદરે રહે દે અને કે લે દે કમતી હે 1% ઇન ઇન 1 લાઇફ ટાઇમ કે નોટ નો ઇન ઇન એની પ્રોફેશનલ શું વોટ ઇનર ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ફોર us ઇન માય લાઇફ to know as much as possible about the relative world or is it enough to say